સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અમે તો કલ્પ થયા જોઈએ છીએ પણ પચાસ કોટી જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે તેનો ઉત્તર કર્યો જે મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે ને જો ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઇન્દ્ર વિશ્વરૂપને માર્યો તેની ચાર બ્રહ્મહત્યા લાગી તેમાં એક તો ગુરુની બીજી ગોરની ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવિદ્તાની પછી તેને મળ્યા તેણે કહ્યું જે તારાભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે માટે તેનો તું આશરો કર પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ વામનજીનો આશરો કરવાથી કામ થયું માટે આશરો મોટી વાત છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કોટી તપ કરીને કોટી જપ કરીને કોટી વ્રત કરીને કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજે આપણને મળ્યા છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સત્સંગ થાય તેને દુખ રહે નહીં તે સત્સંગ તે શું જે આત્મા ને પરમાત્મા એ બે છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે માટે મુખ્ય એ વાત રાખવી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે તે એમ સમજાણું છે કે નથી એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે ચિંતામણી તો ખરી પણ બાળક ના હાથમાં છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજા સાધન તો જાતને ઠેકાણે છે ને વળી સમજણ છે એ તો બસે બખ્તરીયાને ઠેકાણે છે ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે સત્પુરુષને સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે તેની વિકતી જે એનું દર્શન થાય એનો ગુણ લે એનો પક્ષ લે એ આગળ હાથ જોડે ને વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્ન જળ આપે ઇત્યાદિક સંબંધ થાય વળી જે ઝાડ તળે બેસે વળી જે ઝાડનું ફળ જમે વળી જે ઢોરનું દૂધ નહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે અને પરોક્ષના સંસ્કારનું ફળ એ છે જે ખાવા મળે દેહ સાજો રહે ને લોકમાં આબરૂ ધર્મ રહે એ પરોક્ષના આશ્રનું ફળ છે સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથાં ખાય છે પણ અક્ષરદામાં આ વિષય નથી